daada bhagwan naam sing jay jay ka daada bhagwan naam sing jay jay ka daada bhagwan naam sing jay jay ka ગયો दादा भगवाना सिंह जय जय कार हो दादा भगवाना सिंह जय जय कार हो दादा भगवाना सिंह जय जय कार हो दादा भगवाना બધાને શીખવાડજો જમારો કેમ ના ફેરવ માં હા જા ચાલ જય સચી દાદ ના હોય તો બઉ સરસ છે ભક્તિ dari <laughs> lavjo ayar banona koidi kayar banona koidi costo sada kampaujo costo sada kampaujo sina santane re जगत पर न सत पुरुषों योग बर, जगत पर न सत पुरुषो नु योग बर, रूर। रूर जगत पर सत पुरुषों જગત વર્ત પુરુષો નું યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બન અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન યોગ બળ સમ વિશ્વના સમી માત્ર નું જીવ માત્ર નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ વર્તમાનુષ કનુ દાદાજી નું યોગ બળ અને આત્મ પુત્રો નું યોગ બળ સકલ સંઘ નું યોગ અને સકલ સંઘ નું યોગ આખા જગત ના જીવ માત્ર માત્ર નું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો પરમ નિમિત્ત બનવાની શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અને તેનું પરમ નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સચિદાનંદ જય સચિદાન જય સચિદાનંદ જય સચિદાનંદ સચિદાનંદ જય સચિદાનંદ जगत हो। जगत हो छो हो दस ने छह छोटी मोटी को <laughs> અરે શું વાત કરો છો આ જીજાડી મને દર્શન નથી કર્યા સરખા મહાત્મા લંડન માં નીલાબેન છે ને આપડી એને કેટલા વર્ષ થયા હતા ને બે પેઢીઓ છોકરા ના છોકરાઓ એ પર જીવવાનું બહુ શક્તિ છે એની પોતાની નથી પણ કે દાદા ભગવાન શક્તિ જીવાડે છે કે છે અને અમારા અરુણભાઈ સાહેબ આ ધીરુભાઈ ના વડીલ ધીરુભાઈ એવું કે છે આપડા નાના તમે તમારા ઘર માં ખરા બોલવાનું નહિ પણ જીવવાનું એમ અરે આ બે કુટુંબ આ એવું સુંદર નું કુટુંબ છે અને ધીરુભાઈ નું ફેમિલી આખું કુદરતના ક્રમમાં આજના કળિયુગમાં આવા વર્ષમાં કાળમાં આવા સંસ્કારી કુટુંબો હોવા આ સંસારમાં જોકે આમ તો બધા ચરામણ વાર આઈ ગયા જ મારી ઉપર હે પણ સારો ભાગ આઈ ગયો છે હારો ભાગ આઈ ગયો છે નહીં તો એને વટાણ ખાય છે એવું જગત છે આજે આખું ખાઈ જાય આખું નાખું આપણા કવિરાજ ના જૈન છે પ્રખર બઉ સમજદાર છતાં એમના એક વખત મેં જોયું અંદર નાના સત્સંગમાં આમ થોડા બેસતા વાત કરતા અરે દાદા જોવા દો નહિ આજના આમ તો બહુ વધારે ના બોવ વધારે કે આજે તો એવા છે ને મહેશ ભગવાન પ્રત્યક્ષ આવે ને तो शाक खई आ, के एवा एवा कड़क, कड़क था, एक शाकारी आचार्य अगर तो साधु सामने नोषाय निक संजोग आचार्य पदे छो हजे મારા વ્યવહાર થી છો નહીં તો આજ ખાસલું કાઢીને તમને માર્યું હોત મેં એક કે છે આવું મને કવિ રાજે કયું એમનો એક પ્રસંગ આ સમજવા જેવું છે ચોખ્ખા પુરુષો આ હોય ને આવા હોય શું કહ્યું એટલે પણ આવા કારમાં આપણે માર ખાવાનું કોઈને પોષાય નહીં ને એટલે મુગા મોડે આમ તો નીકળી જવું કે છે અમારા બિહારી રાન જેવું શીખવાડે છે જોવા દો મજા નથી કે અમે રિફોડ લો સબ સફકી પૈસા બોલતી હોય ને અચ્છા ઠીક હે तो कल्याण भावना ए थी, थी, ए दिल कहू कल्याण शुद्धात्मा लखण से शू क्यू लखण थी आप जीव जवा रीते आज्ञाधर्मीय शुद्ध उपयोग વ્યવહારમાં વ્યવહારથી અને નિશ્ચયમાં શુક્લતા કરીને વ્યવહારમાં ધર્મ ધ્યાનથી કલ્યાણ ભાવના ની અને નિશ્ચયમાં શુક્લ ધ્યાનથી આપણે આપણી ફાઇલ એક નંબરની ફાઇલનું કલ્યાણ આપણા થકી કર્યા વગર એક જાતની ક્રિયા કર્યા વગર આ જૈનો એ કરી બધી ક્રિયાઓમાં ખુબ આવ્યા પણ હવે ક્રિયાઓ શું છે એટલે આ બહુ સંસ્કારી કુટુંબ છે અને એમને લંદન થી ભાવના થઈ કે આપણે આ શનિ રવિ એટલે એમનું કુટુંબ આખું બધા બહેનો એમના બધા કરી આખા કુટુંબ પરિવાર બધા આવ્યા છે બહુ આનંદ થયો અને પેલી બેન આવીને કઈ ગઈ કઈ ગઈ પણ મારે પાછળ તો ના દેખાય મારું તો જશે બહુ ડોકું એ થઈ જાય બહુ પાછળ નથી જોવાતું પણ બે સાઈડ ચેક કરી હા દાદા ખોલી આલી છે બોચી ઉપર આંખો ખોલી આલી છે નક્કી પણ મારે મારું જોવા માટે બીજાનું નહીં અમારા પરેશાન શીખવાડ્યું તાર મા પડી ગયા હું ખોરું છું એજ કઉ છું ને તારે મેં જોઈ લીધી ત્યાં ઓહ તારું બોલતા આવો કોણ છે આપડા અહીંયા ભારતમાં બધા મહાત્મા આ કુટુંબ અને આપણું સત્સંગનું મંડળ છે ત્યાં અદભુત એમની પરખ બધાને મળે આ બે આપણા સત્સંગમાં આપ સૌને કહીશ કે જેને કહીએ આપણે અને યુરોપ તેમજ અમેરિકા તો બરોબર છે અમેરિકાનું ક્ષેત્ર અમેરિકાનું છે અને એના મેયર તો અમારા વસંતભાઈ સાહેબ છે હા આપડી સુવાસ છે બઉ સુંદર સત્સંગી સુવાસ છે હું આપને કહ્યું અને એટલા લઘુભાવી છે આ બંને બધા એટલા લઘુભાવી જીવન છે એમનું મેં જોયું છે અને અદભુત સંસ્કાર અદભુત સંસ્કાર અને આપણો માન્ચેસ્ટર નો પરિવાર મહેતા ફેમિલી અને આ મેતા ફેમિલી આ બે સગપણમાં પણ વ્યવહારથી સાથે જેમને દાદા ભગવાન હૃદયમાં ઉધાર્યા શું કહ્યું અલે હા બરોબર બોલો તો ખરા ઉધાર્યા એમ કહીએ છીએ કારણ કે એ પ્રત્યક્ષ નતા પ્રત્યક્ષ ચરણમાં બેસી જ ગયા થઈ ગયું છે ખાલી વચન ઉપર થી પડી ગયું તાર કેટલું જૂનું ઓળખાણ થઈને આવ્યું હશે કોધા બો બોલો એવા આપણે આમ તો ચડામણ કહ્યું બધા બધા માટે મારા મહાત્મા ચરામણ નથી એ તો મારી પણ આવનાર બધા ભેગા થઈ ગયા મને કોઈ ફોરમ જો તું કઈ હતી નહીં તો બગીચામાં ક્યાં ફૂલમાં હતી ને ક્યાંથી ક્યાં જતી રહેતી હતી હવે દાદા પણ આવી ગઈ ને હા ફોરમ કોણ છે તારી ગુરુ છે કે શિષ્ય છે તું કોણ છું એટલે મહાત્મા આપણે જરાક આ કુટુંબ પરિવાર અને આ દનધન નો આપણો પરિવાર છે સત્સંગ રેગ્યુલર આપણે અઠવાડિયે એક વખત મળે બે વખત એક વખત જરૂર મળે છે બધા જ એક વખત જરૂર મળે છે બુધવારે પથ્થર અને આ એમના લીડર અમારા અરુણભાઈ સાહેબ એના નીલાબેન નાકડી હમ વર્ષથી આજે આપણા લોકોને લંડનમાં એને બાળકોથી માંડીને એના જ ઘરમાં બાળકોની સભાભરી શિક્ષણ આપતી એ અને ગુજરાતીમાં સારી રીતે શિક્ષણ આપતી કેટલા વર્ષો કામ કર્યું હજી થોડું ઘણું તો ચાલુ જ છે ને બેન હજુ ચાલુ છે બોલો અને આપણા બધા સંસ્કારો આપે છે કે આપણે ગમે તે હૈયે ગમે તે સંજોગોથી હૈયે પરંતુ આપણો જે કલ્યાણ ભાવ છે મહાત્મા એ આપણા મગજમાં નથી આપણા માથામાં નથી એ તો આપણે જીવવાનું એક પદ છે પદ પદ એટલે સંસાર માર્ગ હોય પણ ત્યાગ માર્ગ માં ખાસ કરીને એટલે એમને મોટા નીચેથી પદવીઓ પદવીઓ બધા આપવી પડે છે અને એ પદવીઓ બધા જીવાય એ પણ એક પ્રકાર છે આખો છે વ્યવહારનો પ્રકાર પરંતુ ઊંચા ઊંચા પ્રકાર છે ઊંચો એક છે એટલા માટે બધા સમાજે એને ફોલો કરે ફોલો કરે એની પાસે શીખે વ્યવહાર અને એ ભગવાનને પૂજી પૂજીને ભગવાન પાસે દાદા ભગવાને આજે આપણને વ્યવહાર સમજવા માટે કેવી રીતે ભગવાન આગળ રહેવું એ શીખવાડ્યું આપણને હમ એટલે કવિરાજે પદ્મ મૂકી દીધું શ્રીમંદર સ્વામી ભગવાન આજે મને આજે મારા ચક્ષુ છે આજના ધર્મ છે મારું સ્વરૂપ મુજ નહી એક બે લાઈન બે લાઈન મારુ સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજને મારું સ્વરૂપ મુજ ને મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું સ્વામી નથી જણાતું તેથી કરું છું તેથી આ લાઈન કવિરાજે લખી એમનો અનુભવ થયો છે તારે લખે છે આજે ઓગણીસો ની સાલમાં દાદા ભગવાન ને વર્ષ જ્ઞાન પ્રગટ થયે થયેલા હતા ઉજવાયેલા હતા અને ખેસી ભાઈ સાહેબ હતા ત્યારે અને વડાલા થી આખું શોભાયાત્રા નીકળતી નથી આજે આ નથી લાગતા મીના બેન નથી ચાલો તો એ તો બરોબર જ છે એટલે એમના ભાવ થવાનું કોઈ કહ્યું વિડીયો આપે પૈસા આપ્યા સારામાં બધી વિધિ થઈ ગઈ અને નીકળવાનો વરઘોડો આપણે યાત્રા થઈ અને બધું થયું નીચે બગી તૈયાર હતી બધું હતું અને એટલામાં દાદા વિધિ કરી અને ઉતરતા હતા અને પછી જોયું કે થયું દાદા ભગવાન આજે આપના થકી અમને સિમંદર સ્વામી ભગવાન ના દર્શન થયા છે અમને દર્શન લાહો મળ્યો મોકો મળ્યો આપના થકી સિમંતર સ્વામી ભગવાન જેજેકારો દાદા બોલાવીને આપણે આ યાત્રા કાઢીએ અને એમાં કરીએ સીમંદ્રમી અસિમ જેવું તો દાદા એ કહ્યું તમે એમનો વ્યવહારનું ડીલિંગ જોજો તમે જેમને જેમને પ્રત્યક્ષ થયા છે અને જેટલી વખત તમે રહ્યા છો અને તારે તમને જેટલો ગયો આજે તમને ખબર પડશે હું બધા માટે ના કહી શકું પણ મારા જાત માટે તો કઉ છું મારા જાત માટે ખાસ કહું જીવન ગયું શું કહ્યું જુઓ અમે તો સિમંદિર સ્વામી ભગવાન જોયા છે પણ તમે જોયા નથી એટલે તમે વસંત બોલાવશો તો મને જે ફાયદો થાય એ તમને નહીં થાય હવે આવી વાત એમને કરી આ કેટલી ગંભીર વાત કહીએ વિચાર કરો અને આ કવિરાતનો અનુભવ પદ બોલવા જુઓ તમને એનો અનુભવ થયો છે હતા તે વખત હાજર આપતો પુત્ર હશે તે વખત જે હશે તે બધા જ બહુ મોટી શોભાયાત્રા નીકળી ગજબની હમ દાદરના નપુઅરમાં જઈને પછી પૂર્ણ થઈને એને બહુ સુંદર થયેલું એટલે આમાં કહેવાનો મતલબ શું છે ફરતી બોલો એ મારું સ્વરૂપ મુજ ને મારું સ્વરૂપ મુજ ને સ્વામી નથી જણાયો સ્વામી નથી જણાયો તેથી કરું છું દર્શન કરો દર્શન એટલે આજે પ્રતિમા સ્થાપન સ્વરૂપે આપણે સિમંદર સ્વામી ભગવાન ના દર્શન કરીએ છીએ તેમાં આપણો ઉપયોગ એવી રીતે ગોઠવીને ત્યાં આગળ દર્શન હોવા ઘટે જેવી રીતે દાદા ભગવાન કરે સાથેના એ અહિયાં બેઠા બેઠા થયું એમને આ બહુ સમજો વાત અને જયારે આપણે એટલા માટે દાદા ભગવાન મળ્યા આટલા બધા વર્ષો નીકળી ગયા દાદા ભગવાન સાથે કેટલો સમય ગયો હલકો થતો જતો જાય એટલા માટે અમા છે અને અસીમ દાદા ભગવાન થી ગોઠવ્યું કેટલા વર્ષો ચાલ્યા એના અને ચાલ્યા જ કરે છે આજે જુઓ પરદેશમાં ચાલે છે લંડનમાં જો કે ચોવીસ કલાક નહી થતા હોય એ કરી હતી કરી પણ આમ આમ રેગ્યુલર થાય છે અને વસંતભાઈ સાહેબ તો એમને સ્ટીલની લોક નસો સ્ટીલની સ્ટેનલેસ સ્ટીલની નસો છે એમની બધી તો એમને જે ચાલું કર્યું ને તો હજુ ચાલ્યા જ કરે છે હજાર હજાર માઇલ ટ્રાવેલ કરીને જાય છે ગાડી ચલાવીને ઓછામાં ઓછા સાઈડ સિત્તેર તો હોય જ નહીં સાહેબ એ વધારે હોય આ હા આ બધે તો બધા માહિતી બધે પહોંચી ગઈ છે એટલે આ દાદા ભગવાનના અસીમ જય કીર્તન ભક્તિ એના માટે આપણને આ દાદા ભગવાનનું નિધિ ધ્યાસન અને એમના માધ્યમ દ્વારા આપણને સિમંદર સ્વામીનું યથાર્થ દર્શન થઈ શકે પ્રતિમાજીમાં પણ આ એક બહુ મહત્ત્વનું છે સિમંદર સ્વામી ભગવાન અને આ દાદા ભગવાનની અસીમ જયજયકારોની ભક્તિ એ બેનું સિક્કાની બે બાજુ છે સાહેબો મને તો આટલું સમજાયું છે અને માસ્ટર કૃપા એ છત્રછાયા વગર કશું બનતું નથી આગળ ને આગળ આપણી આગળ આપણા બધાની આગળ દરેકની આગળ ધર્મની ધજા એટલે શું કે આ દાદા ભગવાન નહીં દાદા ભગવાનના અસીમ જયજેકારો શું કીર્તન ભક્તિની ધર્મ જજા છે ગજબ નહીં છે અને વ્યવહારમાં કોઈની અડચનો કશું કઈ કઈ આવે ના હોય સહન ના થાય એવું હોય ના પડે કશું તો કે છે કે તમે સાકર ખ્યાત બધાની સાથેનું ઓળખાણ હોય બધા હાજર થઈ જશે તમને જાઓ આજારનો શબ્દ આપણે સમજવાનો એટલે કુદરત ને કુદરતના માધ્યમ દ્વારા આપણને આ બધું જ બની શકે છે પરંતુ એનો સ્વાદ લેવા જેવો નથી બસ આટલું જ આપણે જાગૃતિ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારે ગમે તેવો ઉદય હોય કર્મ ફળનો એ મીઠા મીઠો લાગે ત્યારે બાજુએ મૂકી દેવું એને ભૂલે ચૂકે પણ એમાં ખેંચી ના જઈએ આપણે કોઈ પણ રીતે અને ખેંચાઈ લેવા તરત જ કરીને નીકળી આવો બહુ જ જરૂરનું છે એ અને આપણે આપતા જો જ્યાં ત્યાં ફરીને આપણને આ શીખવાલ જ છે બધા શીખવાડો છો ને મહેશાનંદ સ્વામીજી કે નહીં આ જ છે ને હમ અમે એ કહેશે નહીં આપતા પુત્રો કે અમે સ્વાદ લેતા નથી પરંતુ એ આગળ અમારે સતત જાગ્રત રહેવું પડે છે બરોબર છે સાહેબ સતત મહાત્મા એ પણ આ જ હોય ને આપણે આપણે કંઈ બધા જુદા નથી એકબીજાથી હમ આવી રીતે છે સચિદાનંદ ચાલો અરુણભાઈ નીલાબેન તમારો આખો પરિવાર સમજી લે આવી ગયો બધો અને બધા છો ચાલો આવે અને આપ મને એક કામ કરો અરુણભાઈ અને લીલાભાઈ મને તિલક કરે અને કોઈ એક એક કરી દે બધાને કરવા છે તિલક કરી દો અને બધા ભાવથી આપણે ભાવ તિલક કરી નાખો શું કહ્યું ભાવ તિલક બધા ઊભા થઈ હા બેઠા બેઠા કરો ને આપણું બધા બેઠા બેઠા કરી લો